મારા જેવા સુખ બીજા ને પમાડું એ માટે જીતા હોય તે હોળી દિવાળી ઉત્તરાયણ સાયન્ટિફિક વૈજ્ઞાનિકોડે બની કરેલું છે પણ એટલે બફાઈ ગયું શું થયું કરેલું છે નમસ્કાર વિધિ માં બધા વાક્યો કોઈ પાંચ ને ત્રણ વખત બોલવાનું ગયું છે એ વચ્ચે ઓછો કરવાનું એટલું જ કે આ વધારે બોલજો જુદા જુદા વાહન હોય છે સરસ્વતી નું વાહન ભય ગણપતિ નું વાહન ઉંદર આપણને લાગે કે આ અજાયબી છે તો બરાબર આવું બનેલું નહીં માનવામાં આવે તો પવિત્ર શા માટે કરવામાં આવે પવિત્ર તો એટલા માટે કે જ્યાં સુધી સંતાસ મહી ખી ત્યાં સુધી પવિત્ર દરેકરડા મહિના બાળકો તમારી પાસે નામ ના લીધું હોય પણ તમારે દર્શન કર્યા હોય દરરોજ દર્શન કરવા ના થાય તો અદા વગર જ્ઞાન લીધેલું હોય તો થાય અને જ્ઞાન લઈને પાંચ આજ્ઞા પાસે થાય જેટલું બ્રહ્મચર્ય પડાયું પાડવું હા સાથે ડિસ્ચાર્જ કહ્યું છે ગરી દવા હોય ને પણ દવા બઉ સ્વાદી લાગતી માટે એના નિયંત્રણ જ પીવી જોઈએ બંને તાવ ચડે ત્યારે આપડે લોકો દુરુપયોગ કરે એટલે મારે કેવું લખવું પડેલું પછી આત્મા પ્રાણ થી જીવે છે સમજાય આ પ્રાણ લેવા જ હોય એને પ્રશ્ન મોક્ષ સ્વતંત્ર છે અને કોઈ બારની કોઈ ચીજ જરૂર નથી એને એજ પરમાત્મા છે સમજાય ને કે કર્મો કરવાથી પતે લડાઈ ક્ષય દૈન પાતી મુસ્લિમ કા થાના છે ઈ દીટી હોય કે ચાહ આ જમીન હોય આવી દીદી વેબો આ પરિપતે મોજલ મ થાય ને ઓ દેખ ના કર્મેન્દ્રન ફળ જ્ઞાનેન્દ્ર એ કયા કે આ જ્ઞાનેન્દ્ર એટલે આ દ્રષ્ટિ પાન ખબર પડી જાય ને આ પાંચ છે તે જ્ઞાનેન્દ્રિયો છે પાંચ ને આપડે ના જો દેખાઈ જાય દેખાય જાય ને આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એટલે આ બધી કર્મ ઇન્દ્રિયો જે કર્મ કરે છે સંદા કર્મ એટલે આ પગ બે એક આઠ એક પગ એક મોડું ચક્રવર્તીઓ કયા નવ વાસુદેવ નવું વાસુદેવ નવું બટ દરેક એક ઉડાળું આખું વીસ લાખ નું વર્ષનું ત્યારે ત્યાં છે જ પુરુષો દસ લાખ માં ત્યાં છે જ થાય બીજા દસ